બે હજાર એકતાલીસ ના પાંચમી સોમવાર તારીખ પચીસ બે ઓગણીસો પંચ્યાસી ય નમો નમ શ્રી હરે કૃષ્ણાય નમો નમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે રાજાના દરબારમાં પોતાને બોઢવાના ઓરડાની ઓતરીએ ગાડીધિયાનંખાને વિરાજમાન હતા અને સર્વ ચેતોત્રા ધારણ કર્યા હતા ને પોતાનો મખારે પ્રશ્ન કર્યો ના બની એવા આ કથાથી મળે બુ પરીક્ષા છે પરસ્પર નું પ્રશ્ન સરકાર બુદ્ધિ ની ખબર જે મને બોલવું આ ખરું ને એમાં જ્ઞાન નો થાય પ્રશ્નોત્તરી એવી છે કે પૂછે છૂટ દીધી જેને પૂછવું અહીં પૂછો ત્યારે ઉજા ના હૃદયમાં ઘોળાતું હોય એટલે સાચી વસ્તુ નીકળે છે એમાં જીવન ના ઘડતર ની જ વાત હોય માણસે કેમ જીવન જીવવું એ પ્રશ્નો તરી માં તો ઈજ આવે પૂછેલા એના અંગને મળતો ના હોય તો ઉત્તરે કેવી રીતે દે એમ આ ભગવાન ના માર્ગ પ્રશ્નો છે બધા ભગવાન ને ચાલવાના આકાશ ની ઉત્પત્તિ ને લઈ કેવી રીતે હવે કાયમ આવે વિચાર કરો આમ તો વિચાર કરવો આપડી આ પ્રશ્ન માં તો કઈ દેખાતું હા ત્યાં તો માણસ નામાં ન દેખાય કઈ પણ આકાશ ની ઉત્પત્તિ ને લઈ એમાં જ આપડે મંદ ગયો એ પેલું ઈરાન નો હોય ને એમાં કઈ કોઈ નો વાંક નથી કઈ થાય તો આ જીડા જીડા પ્રશ્નો ભગવાન ના મા થઈ ગયા છે કે ને સમાસ કરે ન કરે પણ હોય પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિ જાય તેમ તેમ તે ચિત્ર ની વૃદ્ધિ થતી જાય એ જયારે વિરાટ દેહ નો લય થાય ત્યારે આકાશ લય પામો જણાય એમ આકાશની સમાધિ કરી છે પછી પરમાનંદ સ્વામી સ્વયં પ્રકાશ આનંદ સ્વામી પૂછ્યો કરવા માંડ્યો પણ થયો નહી પછી શ્રીજી મહારાજ બોલ્યા આ બ્રહ્માંડ જેટલું કારખાનું છે તેટલું જ આ ભીડ પણ છે સમુદ્ર છે તેમ પામે ત્યારે અગ્નિદેવને કમાય છે અને ત્વચાના અંત ને પામે ત્યારે વાયુદેવ ને કમાય છે અને પામે ત્યારે પામે છે સુસુમણા પામે છે ધ્રમર જયારે પામે તેને જયારે પામે પ્રકૃતિ પુરુષ સુધી માર્ગ રહ્યો છે તેને દેખે છે અને તેજ ના માર્ગ ને કહીએ જેવી રીતે સુસુમણા નારી પિંડ અને બ્રહ્માંડ રહી છે ને મારે બોલે છે સ્વય પ્રકાશ આનંદ સ્વામી ના આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જાગ્રત અવસ્થા ને વિશે સ્નેહ કરીને ભગવાન ની મૂર્તિ ને વિશે લક્ષ્ય થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થા લય થાય છે स्वप्न ना लय थे સાધુ ને તો જવાબ દેવો પડે ને સાધુ માં માર્ગ ખબર પડે ને અને પછી જાગૃત નો લય કેવી એમાં જવા આવવાનો કોઈ પ્રસંગ નથી ભગવાન જો હાથો ભક્ત હોય એને અખંડ અનુસંધાને ભગવાન ની સાથે સંબંધ નો એમાં જરાક વંચમાં ભૂલાઈ જાય અને દુઃખ થતું હોય અને અખંડ સંબંધ રહે છે જેને સંબંધ રહે એવી સ્થિતિ એ પછી આ બધું લઈ નો પ્રસંગ આવે અખંડ સંબંધ જોડાવો છે ત્યાર પછી એમાંથી પ્રવેશ થાય વ્યવહાર ભૂલાય જાય ભગવાન પ્રધાન થાય વ્યવહાર ભૂલાય ખરો કથા વાર્તા માયુ વખત હોય તો બેસી ને અને બીજું કામ હોય કે આની જરૂર નહી હે એટલે આ ગૌડ છે જગત પછી જગત ગૌણ થાય છે હજી જગત ગૌણ થયું નથી પેલા એ વાતનો પ્રસંગ ન આવે ન આવે એટલે હજી મગજ માં ઉતરે કેમ બે જગત આખું કેવળ વ્યવહાર પ્રધાન છે કેવળ વ્યવહાર અને દેહ ભાવ છે અને દેહ ભાવ માં રહી ને દેહ ભાવ ગણ થાય અને આત્મ ભાવ વધે પછી જે ક્રિયાઓ થાય એમાં લીમ થાય પછી દેહ ભાવ માં થવાની કોઈ વાત નથી આવે અને ગૌણ કરવા માટે આપણી કોઈ તૈયારી નથી બોલે ખરા ભગવાન બરાબર વાત બધી હાજી પણ જગત ગૌણ થાય ભાવે આખું આ વચન અમૃત આકાશ ની ઉત્પત્તિ રહેવું પડે છે પણ એ આકાશ ની ઉત્પત્તિ ને લઈ એ પાણી થી ભૂલે તો ન થાય જે કઈક અમલ માં આચાર માં કઈક મૂક્યું છે જગત ભાવ ગૌણ થાય ભગવત ભાવ વધે ત્યાર વચ્ચે અત્યારે આ ચાલુ સ્થિતિ માં સૌ કોઈ ને જગત ભાવ જ છે ભગવત ભાવ તો ધંધા કરો છો ને ધંધામાં જેમાં જાજો નફો મળતો હોય એમાં એકદમ પ્રવેશ કરી દાવો કે નઈ અને હું લાંબ થોડું જોડી નાખો એ ધંધા ને જો તમે કારખાનું ઉભું કરી દેતો ને તો કોની કારખાનું કરતો હશેનું કરે એમ જો કારખાનું ઉભું ગયું એટલે ભગવાન ના માર્ગ આ ભાવ એને દિલ ઉતરે એટલે પછી આગળ એમ લેલી આ આ તો ભગવાન પોતે ગીરા છે અને આવા મોટા મોટા સાધુઓ બેઠા હોય એટલે આ ઊંડાણ ના थी आवे। थी आवे। थी। जगत न जीव ने क्या प्रश्न पूछे हाथ मे लगभग जो आज केवल जगत प्रधान नीच वी जी पूर्व ना दैवी संस्कारो ठीक हो जा रही ઉપલબો નથી ક્રિયા શક્તિ ને ઈચ્છા શક્તિ કેમ સમજ મહારાજ હસી ને બોલ્યા જે એનો તો તમને પણ નહિ આવડતો હોય પ્રશ્ન તો પૂછો તમને ખબર કરવા લાગ્યા હોય અવસ્થા છે અને આ જીવ જયારે રત્વગુણ પ્રધાનપણે વર્તે અને તે સમય જે કર્મ કરે તેનું તે કર્મ નું ફળ સ્વપ્ન અવસ્થા છે અને જયારે આ જીવ તમો ગુણ પ્રધાનપણે વર્તતો હોય તે જે કામ કરતા હોય કર્મ નું ફળ બે સાથે એકાર મેને કરતા દેહા ભી માને કહી છે જે જે કઈ કર્મ કરતા હોય તો એ કર્મનો ફળ તો આવશે જ અને આ ત્રણ અવસ્થાઓમાં ભોગ ભોગવા માટે ત્રણ અવસ્થામાં જાવ પડે તો એનો આપ ફળ સત્વનો ફળ જાગ્રત આવે અને રજોગુણના આને કર્મ કરે તો એનો ફળ સ્વપ્ન હોય એટલે શું આપણે બોલી તો રાખ્યા અમૂડ ભીડ ભઈ હોય માલિબા માલિબા દૂધ બેસે ને આ શરીર માં ત્રણ ગુણ છે વારાફરતી આવે છે એક સાથે ત્રણ ગુણ નો હોય વારા ફરતી હોય અને ક્યારે હોય તો ઓછા વધતા પ્રમાણમાં હોય સરખા પ્રમાણમાં ન હોય જો સરખા પ્રમાણમાં આવ્યા એટલે મૃત્યુ એ ત્રિદોષ કેવાય ભેડા થઈ જાય ત્રિદોષ થઈ જાય જેવું પ્રાણી માત્ર માં સત્વરજ ને તમ ગુણ ઓછાતે પ્રમાણમાં રજો ગુણ માં છુ કે તમો ગુણ માં એ જ્ઞાની ને ખબર પડે એટલે જ્ઞાની તરફ સત્વગુણ માં શું કામ કરવું જોઈ અને કરી લે રજો ગુણ હોય એમાં સદગુણ કામ કરવા જાય અત્યારે રજો ગુણ છે તમો ગુણ છે સતુ ગુણ છે મારા હૃદય માં ઓળખાય જાય ઓળખવા શીખે અને ઓ ભાઈ પણ ઓળખવા શીખવું સામાન્ય એવું જીવ પ્રાણી માત્ર પાંચ વસ્તુ સારું લાગે એ એક લઈ ગયો એટલે તર્ક નો લે આમાં મને જોવા કરતા આહારું આ હારું કેટલાક ભાવ કલ્પે તો તર્કી માણસ ને વળી એમના છે એના મનની સ્થિરતા ને અસ્થિરતા તરત નિર્ણય કોઈ કરી શકતો નથી એટલે રૂકાવટ માં રહી અને વિચાર કરે આપણે આમાં ભગવાન ને જો ધારવા હોય તો ગુણ ને ઓળખવા પડે અત્યારે હું સતગુણ ના કાર્ય માં છું કે રજ માં છું કે ક્રિયા કરો ને તો એ સર્ટિફિક માટે આ ત્રણ ગુણ ના ધર્મ વારા ફરતી વર્તે છે જીવ પ્રાણી માત્ર ને બે ને એમ નહી એમાં ભગવાન ના ભક્ત હશે તમુ ગુણ વધારે રહે બોલે જ નહી તમુબુણ મને હોય કે હું તો સાચી વાત કહું એ હાચી વાત કઈ પાછું એટલે બીજા ખોટી કહી અને એટલો હાચી કહેવું मरा गुण ने पेला अत्य हृदय आग्रह न करव पी कत्म शक्तिशा बने ने गुण ने दबावता शीखे जो दबा दिए गुण તે સમય માં જે કર્મ કરે તેનું ફળ કે સુસુ અવસ્થા છે આ જીવ પામે છે ત્યારે જેવી શીલા હોય છે અને કોઈ પ્રકારનું જ્ઞાન રહેતું નથી જે હું પંડિત છું કે મૂર્ખ છું કે આ કામ કર્યું છે કે આ કામ કરવાનું છે કે આ મારી જાતિ છે કે આવો મારો વર્ણ છે કે આવો મારો આશ્રમ છે આ મારું નામ છે કે આ મારું રોગ છે કે હું દેવ છો કે મનુષ્ય છું કે બાળક છો કે વૃદ્ધ છો કે આપડે કાયમ કાયમ કઈ અવસ્થા રેતી હોય બરાબર તો જે રીતે નો અભ્યાસ જોઈએ એમ નથી કરતા હવે સારું થવા માંગે પણ આ જયારે ઓળખવા શીખે ત્યારે તે બરાબર પોતાને કોઈ ગુણ ની વિષમતા એને ઈ જાણી જાય એ કઈ કોઈને મનાવવા માટે નથી એ જ ઓળખી જાય અત્યારે આમ જ્ઞાન શક્તિ કહીએ આપડે આ બધા કામ કરીએ ફરી જે કોઈ કામકાજ કરીએ એ દેખાય છે જાગ્રત જેવું પણ લગભગ જાગૃત કોઈ કામ કરતા નથી જાગૃતમાં સ્વપ્ન દશા સુશુક્તિ દશા એમાં કામ કરે છે જાગ્રત માં જો કામ કરે જાગૃત તો તત્વ નું જ્ઞાન એટલે મારે નાનું સંબંધ એમ થઈ એમ થાય કામ કેમ થાય એટલે જાગૃત માં સ્વપ્ન જે કોઈ કામ કરતો હશે હું સમજું છું એમ માની કામ કરે છે ને હું મુરખ છું એમ માની કામ ન કરતો હોય હું સમજુ ત્યારે સમજુ જશે નઈ મારા બધા ખોટું નથી પણ આ એમ બતાવે છે કે જીવ પ્રાણી માત્ર એ હંમેશા આ જ કામ કરે છે આપણે સુશુક્તિમાની જાગૃત માં નહીં જાગૃત માં તો પોતે પોતાને ઓળખી જાય એને કામ અરે સબંધ ન રહેશે ૈતન્ય રૂપ જયારે પોતે પોતાને માને પછી વ્યવહાર ઓછી થઈ જાય બાકી કામ કરે આ ચૂંટણી આવી રાત્રે દિવસ પડકારા મારશે ભાષણો કરશે એક બીજા ગુણ દોષ બતાવશે પણ બીજા પોતાના ગુ બતાવશે જયારે ગૌણ થાય ત્યારબાદ આકાશ ની ઉત્પત્તિ ને લઈ એ ભાગ પ્રવર્તે છે તે ભગવાન ની જે ક્રિયાશક્તિ તેનું અવલંબન કરીને પ્રવર્તે છે તેને ક્રિયાશક્તિ કહીએ અને પ્રાપ્ત થાય કેવળ કરોગવાતી કર્મ ના ફળ પ્રદાતા છે પરમેશ્વર જીવ ને જયારે કર્મ ફળ ને ભોગવારે છે ત્યારે જાગ્રત પરમેશ્વર એની વૃત્તિઓને રૂંધી રાખે છે એવું તો દેખાય કેમ બદલાયા કરે છે ક્રિયાઓ બદલાયા કરે એ ઈશ્વર ની ઈચ્છા શક્તિ ને આથી નહી થાલે છે એને ક્રિયા ને સન્મુખ કરવો હોય ત્યારે ભગવાન ની જ્ઞાન શક્તિ આવીને અને ચગાડે જમા પછી એને જ્ઞાન આપે છે જ્ઞાન શક્તિ પછી એ જે કરવા ઈચ્છતો હોય એમાં ઊર્જા ની કરતૃત્વ શક્તિ આવે છે ત્યાર પછી ઈચ્છી શકે ન શકે કરીએ ન શકે પણ જીણા ભાવ એ ભાવો પડ્યા છે એને આ જીવ કોઈ સમજવા માંગતો નથી ભાવને કોણ સમજે તમને જ કહું ધર્મ ના સંપ્રદાયો શા માટેનું એક જ કર્તવ્ય છે કે જે દેવ ભૂલ માં અવળે રસ્તે જતા હોય એને પાછા વાળી પાછા રસ્તે લાવવા ખરે ધર્મ નો અર્થ કોઈ છે નહી धर्म आगे नि क्रिया એમ જ સાથે સાથે શાસ્ત્રનું જ્ઞાન આપે છે આ વ્યાજ બી કહેવાય હવે પછી જોઈ ગેરવાજ ને પકડતો હોય એટલે એને આધીન એ બહુ ઝીણા પ્રશ્ન હતા નહીં તો કેવળ ભગવાનની ઈચ્છા ને આધીન આ બધું બને છે કહીને તો તો કોઈને ભોગવવાનું યોજ ક્યાં બધું ભગવાનની જવાબદારી થઈ ગઈ એવું ભગવાન છુટકાર લીધો નથી તમારું તમે આપણે ઘરેલા ભગતો એ બી નક્કી કરી દે જીત ગયા હોય એને નક્કી કરવું એમ ત્યાં નક્કી થશે એમ ને આ પ્રશ્નો એના ઉત્તરો બઉમાં રહી આ પ્રશ્નો સ્થિર થાય જ મોટા ભગવાન ના ઈ બાબત માં ચાંદર થવું જ પડે જો ભગત થવું હોય તો અને શાસ્ત્રે કહેલો લાભ લેવો હોય તો જાગૃત થવું પડે જાગૃત ભાવમાં માં લગભગ કોઈ ન હોય હવ સુશુપ્ત જો આપણે આ ભગવાન પહેર્યા એટલે જાગી ગયા કહેવાય આ લુગડા હતા ત્યાં તો હવન્ય હતા પણ એમાંથી જાગ્યા આ માર્ગ માં બરાબર છે એટલે આ તરફ આવ્યા અહીંયા આવ્યા ભગ બીજી હું લાવી હું તો એમાં આમાં આપણી આનો મહિમા જાણતા નથી કેટલા મહદ ભાગ્યે છે ત્યારે શાસ્ત્ર માત્ર નો સાર કાઢીને આપણને તીરસે આપણે કાઢવા જઈએ એમ જ વાંચી સારું આપણે કાઢીએ આપણી બુદ્ધિ શું ચાલે હવે એને આપણે ચાખવું હોય તો ચાખવા નવરા નથી થતા હે કાઢવાની ક્યાં વાત રહી ને ચાખવા નવરા નથી કારણ આમ ને મમ એવા પીડા છે ને એના આ રસ્તે હલવા જોવા દે જ રાખે આખા મોટા ગોઢ છે એની જ્ઞાન શક્તિ એ આપણને જગાડ્યા છે ઘણા ઘીણા પ્રશ્નો છો એ જ્ઞાન શક્તિ ને સમજવી સાધારણ વાત નથી કર્મ શક્તિ આવે અને પછી આપડે મનધાર્યું ગમે તે કરવા જઈએ તો બોલીએ કે ભાઈ આપણું ધાર્યું શું થાય બોલવામાં રાખીએ પણ ને એમ કે મારું ધાર્યું જ મારે કરવું છે કારણ કે જેની શક્તિ છે એમાં કજિયા ગેસ મૂંઝવણ એવું ખાડામાં બધી પડી જ્ઞાન શક્તિ કર્મ શક્તિ અને કર્મ ઈચ્છા વિના થતું નથી ઈચ્છા કેની ભગવાન જીવ ની નહી ને તો ભગવાન ગામડા માં ગામડા ની રીતે ખેડુ મકાન બાંધે કૂતરા કરે પછી આગ સર ચડાવે મોટી હોયું છે માણસો શું વાતું કરે આ પદમશ્રી ભાઈએ તો આડસર ચડાવી દીધી શું ઘરધણી નું નામ પદમશ્રી પદ્મસિંહ એ આડસર ચઢાવ્યું છે પદમસિંહ ચડાવીશ પણ હું એટલું પણ બોલાવીશું પદમસિંહ ચડાવ્યું પદમસિંહ ચડાવી અને વ્યવહારમાં બોલાવીશું પણ ચડાવ્યું એને કહેવાય જો પદ્મશ્રી ઈચા ન હોતર ચડાવવાની આધી ની ચડ્યું બીજા ચડાવનારા ઘણા હોય ચડાવ્યું એમ નો બોલાયું બોલ્યા ચડાવ્યું એમ જ બોલાય આ દુનિયામાં જુણા માં જીણી ક્રિયા કોઈ પણ કામકાજ એની ઈચ્છા શક્તિ ને આથી એમાં કામ કોક નો કોક ની ઈચ્છા અને બાંધનારા બધા આપણે જો પ્રમાણે જ્ઞાન ના થયું આપણે બાજુ પડી જઈ ને વિચાર ન કરાય ઈચ્છા અમારે છે આમાં કેમ થી એ તો આની વારે અભ્યાસ કરે એમાં જોડાણું નો જોડાણું જોતા શીખવું જઈએ જો આ તમે અમે ભેગા થાય ગમી ત્યાં ભેળા તો થયા તમારા જીવ માં એક બે જીવ આવડા હાથ જોડાય લગાય તમે લાગો છો પગે હાથી જોડો છો અને કરો છો તમારી બરાબર છે પણ જે ઉચ્ચ ભાવના કઈ છે એ ભાવના થી કોઈ પગે ન પગે લાગવાની પરિપાતિ થઈ હતી અચીનો ચાલ્યો સાધુ કેવા હોય એ શાસ્ત્ર માં લખ્યું છે કે તમે તપાસી ને એટ કરો છો ને ઓળખીને અને ઈચ્છાશક્તિ દેખાય ત્રણ આપણે સમજવું જઈયા નો જવાબ નથી દેતા અને આ જીવ જયારે જાગ્રતા અવસ્થાના ફળ ને ભોગવતો હોય ત્યારે એ મારે સ્વપ્નમાં જવું છે તો એની વચ્ચે સ્વપ્ન માં જવાય નહી શા માટે જે ફળ પ્રદાતા છે પરમેશ્વર કર્મ ના ફળ ના ભોગવાનારા પરમેશ્વર છે તેને જે અવસ્થાના કર્મ ફળ ને ભોગવાડે તેને જ ભોગવી શકે છે આને કેવલ એકલામ નથી ફળ પ્રદાતા ભગવાન એના કર્મ ને ને એને ક્રિયા આપે છે એની ઈચ્છા ને આ ભગવાન જે કઈ પ્રેરણા કરે છે કર્મ ની સામ જોઈ કર્મ ને સામ જોઈ ને ફળ આપે ભગવાન ઘર જીધું છે ભાવ ઊંચા થઈ જાય તો હાર થાય ને હું હવે થવા નો થવાની આશીર્વાદ જાણીએ પણ છતાં જો આ જગત માં જીવીયે છે ક્યાંક મનમાં સારું જીવન જાતું હોય અને ક્યાંક કોક ને પરાધી હોય એ બધા શુભાશુભ આપણા કર્મ ભોગ એને અનુસાર એની શક્તિ પાછી મળે છે ક્યારે એવડા ઈ ફળ ભોગ હોય છે પણ એ કાયમ માટે આપણે સમજી શકતા નથી જાણી શકતા નથી એટલે આપણે મૂંઝવણીમાં પીડા રહીએ છીએ અરે ભગવાન મે ક્યાં પાપ તીર્યા છે તમે મને આ કીધું મેં ક્યાં એવા પાપ તીર છે એટલે પોતાનો વાંધ ખરો પણ પાછો દેનાર નહીં બોલે એ પાછું આ ક્યાં આપ્યું બોલે છે કરેલા મેં દેનારો તું હા બોલો ને તો બધી માલિકા દેખાય આ જમે કોઈ કોઈને સુખ આપતો નથી ને આપતો નથી સુખ દુઃખ આ બધા વ્યવહારો છે એ તો યંત્ર નિયમિત થઈ ગયા અવસ્ય ભોગવવું જ પડે આપડે તો સાધુ કહેવાય ને એટલે બઉ શીખવું નહી છે બધા એકાંતે વિચારવા વિચારો ને એકલા હોય બેસી પછી તમારા હાનિ વૃદ્ધિ સુખ દુઃખ કોઈ નઈ ન જ્યાં સુધી છે પણ એ જીવ પોતાની ઈચ્છા એ કરીને અથવા ઘરમે કરી શકતો નથી ભગવાન થયું આ વચનાવર્તન ખરેખર આપડે સાચું જો હોય તો એને વિચાર કરી જવું સર એટલે બધા કેટલાક ભાગોમાં આપણે પીડાતા હોય પીડ હોય જાય જેનું જ્ઞાન નથી એટલે અજ્ઞાન માં તો હોય ને અજ્ઞાન માં સારી દિશા તો આપ ન આવે એટલે ખૂટાતો ફીટા તો ચીચા તો હાલતો હોય કાયમ દુઃખીઓ ન માટે લાભ ને કરલાભામાં ઉભા માટે દયા એ જ્ઞાન શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ શક્તિ પ્રાપ્ત કરવી અથડામણ ફતી બતાવીને એને કઈ કોઈ ને કઈ ઉદાસ નથી અથડામણ માં ઉદાસ છે કોઈ અથડામણ પૂરેપૂરો અખવા દરમિયાન પોતે પોતાને ભગત કહેવાય અને રાત્રિ થી અથડાતા હોય અને તોય ભગતું કેમ નવા ખબર પડે કાળા છેડા ને ધોળી પછેડી ઓડી હતી ને માથે ધોળો ફેંકો બાંધ્યો હતો પોતાના મુ છે એને નિર્ગુણ કરી કહે છે તે જયારે નિર્ગુણ કરીને કહે છે भगवान अवि समझास्त्र शब्द भक्त समझाता ना थी। क्या हो तो जे भगवान छे, छे, छे, छे। स्वरूप अने सर्वत्र व्यापक जिवा वतन ने एम शास्त्र क्या मूर्ति मे अग्नि द्वारा प्रकट कर देखाती वरुण मूर्ति मूर्ति मर्व जल ब्रह्म सत्ता को प्रकाश ते वचन पुरुषोत्तम भगवान देह ने धरे भार उतार देह नो त्याग करे, करे शब्दी मूर्ख हो भूला पड़े भगवान ने अरूप समझे પણ ભગવાન બ્રાહ્મણ નો પુત્ર લેવા ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંગી માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે રથ ને હાકી ને માયા પરતન્ય તે રૂપે થતા અને જો દિવ્ય રૂપ ના થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયા માં થાય પણ માયા પર જે બ્રહ્મ ત્યાં સુધી પોતે નહીં ભગવાનની મૂર્તિ ને અક્ષરાતી અક્ષરાતી અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વે ના अक्षरती महिमा कहो भग तो सदा मूर्ति मान ये समझे भक्त कही वचनाव्रतम एवं रीते प्रथम प्रकरण न छाठ मचनाव्रतन थोड़ा કે સમજવા પડે કેમ પડે કોણ સમજાવે તો આવું કોઈ સમજાવે એવું નથી બઉ ઉદાહરણ ને સાધુ ને કેટલું સુંદર જ્ઞાન છે જીવ નાન કોઈ પાર નથી આવું એકલા એકલા મુંજાઈ લે આ જ્ઞાન આવે તો મૂંઝવણ ટાળે કે એ મૂંઝવણ ટાળવી છે વધારવી ને રીતે કામ બઉ ઓછા જેવું હોય હા લાગટ વચરા કોઈના મગજમાં જ ઉતરે નઈ એવું ઉતરે ભગવાન ના ખપ વાળા છો અહી બેહો છો એટલે આટલું બોલીએ આ માર્ગ જ અદભુત છે અદભુત છે હું આમ ને હું આમ હવે કઈ બાતમા માલ નથી આ અને દુખીયો થઈ ને જીવન ચલાવે સુખિયો રહી ને નો જીવન ચલાવે આ સુખિયા નો માર્ગ છે એ માર્ગે ચાલ્યો એટલે આ માર્ગે સદાય માનતો નથી